શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંવાદ બે હજાર ચાલીસ ના શનિવાર તારીખ સાત કૃષ્ણ પુરુષોત્તમા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ધારણ કર્યા હતા ને કંટ ને વિશે ગુલાબના પુષ્પા ના હાર ધારણ કર્યા હતા ને મસ્તક વિશે ભાગમાં કોરા વિરાજમાન હતા ને પોતાના મુખાર આગળ मुनिमंडल समस्त तथा हरिभक्तराग्य भगवानी भक्ति जाये मे एकांतिक भक्त कहवा अपना सत्संग योग्य पेज है ए होई, ने एक कर एक, एक गोपालनंद स्वामी तथा मुक्तानंद स्वामी कहू महाराज ए तो एक धर्म हो त्रे वे जय श्रीजी महाराज बोलयाजे धर्म तो के महात्म्य सहित भगवानी भक्ति हो आत्मनिष्ठा धर्मग्य सामान्य पे हो, कोई हो, हो तो कोई दिवस धर्म पड़े नही म भगवान निरंतर रहे तारीमुनि ए पूछू जे जय एक महात्म्य सहित भक्ति कर संपूर्ण थे तय एक भक्ति के चार वहा शाह कह चार वना सहित भक्ति एकांतिक भक्त कहवा असाधारण भक्ति तो पृथ्वी राजा ने थी जे भगवान ने, ने वे कहू भगवानी कथा साधिक त्रे एक भक्ति मिल जाए तार ब्रह्मांड स्वामी पूछूजे ये असाधारण भक्ति शे उपाय कर મોટા પુરુષ ની સેવા થકી આવે છે તે મોટા પુરુષ પણ ચાર પ્રકારના છે એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા અને ચોથા વડવાનળ અગ્નિ જેવા તેમાં દીવા જેવા હોય તે તો વિષય રૂપી કરીને ઓલાય જાય અને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષય વાયુ લાગે ત્યારે તો તેને કરીને ઓલાય જાય वीजड़ी जो हो पी मूल द्वारा का संसार वृष्टि करे न प्रकार रस थे मोटा पुरुष थे। समुद्र न जल जे खारा जीव होते मन कर्म वचने करे तो ये जीवना हृदय में महात्मी सहित भक्ति आ वीजी अग्नि जेवा साधन दशा वाला भगवान एकांतिक साधु અને વડવાના લગ્નિ જેવા તો સિદ્ધ દી આપણા સંપ્રદાય માં ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેને યુક્ત એવી ભક્તિ હોય જેને વિશે હોય એ સંપ્રદાય મોટેરો કરવા યોગ્ય છે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એમાં એમાંથી ચારે સરખા ન હોય ને એક જ કોઈ એક મુખ્ય પણે. તો પણ મોટેરો કરવા યોગ્ય થાય એવું કોઈ સાધન છે ચાર માંથી એક તો ગોપાલનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કીધું કે ધર્મ એવો તો એક ધર્મ છે એ જેને વિશે હોય તો એ સંપ્રદાયમાં મોટેરો કરવા યોગ્ય છે મહારાજે આશંકા કરીને કરી નાખ્યું પછી પછી મહારાજે જવાબ દીધો કે મહાત્મા જ્ઞાને ભક્તિ ભક્તિ હોય તો એ સંપ્રદાય માં મોટેરો કરવા યોગ્ય છે કારણ કે એ મહાત્મા એમ જાણતો એવા ભગવાન છે તો ભગવાન માટે પછી પ્રશ્ન પૂછ્યો કે પછી બીજા પ્રશ્ન પૂછ્યો કે એવી મહાત્મા સહિત ભક્તિ ઉદય થયાનું કારણ શું એટલે મહારાજે જવાબ દીધો કે એનું કારણ તો મોટા પુરુષ સેવા છે એ મોટા પુરુષ પણ ચાર પ્રકારના છે દીવા જેવા મશાલ જેવા વીજળી જેવા અને વળદની જેવા જેવા હોય તો વિષયરૂપી વાયુ લાગે તો ઠરી જાય મશાલ જેવા હોય તો અધિક વિષયરૂપી વાયુ લાગે તો ઠરી જાય અને વીજળી જેવા હોય એ વિષય રૂપી ઠરે નહી વીજળી પણ મેઘની ઘટામાં રહી ચમકે છે એમ ગમે એટલા વિષય હોય તો એને એનો પરાભવ ન કરી શકે વિષયો એવા મોટા પુરુષ અને વડવા અગ્નિ છે એ તો વિષયરૂપ્ર માં રહેવા છતાં ઓલા તો નથી એટલું જ નહીં સમુદ્રના પાણી મૂળ દ્વારા કરીને કાઢી નાખે એમાંથી તો આ સમગ્ર જગત એમ કે જીવન પોષણ પામે છે એટલે એવા મોટા પુરુષ હોય એ ખારા જીવને પણ મીઠા કરી નાખે એના યોગે કરી અને આ એમાં વીજળીના અગ્નિ જેવા અને વડવાના અગ્નિ જેવા મોટા પુરુષ હોય એની સેવા જો પોતાના ધર્મ માં રે તો એ જીવના હૃદય માં ભગવાન ભક્તિ ઉદય થાય બરાબર છે ને શું આવ્યું એ તો મહારાજ બોલી ગયા મહાત્મા સહિત ભક્તિ જીવ માં આવવી જોઈ અને સિદ્ધ કર્યા એજ સત્સંગમાં મોટે આવે તો ખરી જાય કેમ થઇ ગઈ સાથે મહા પુરુષ હતા એ વાત તો સાથે વાત આંબળી ન હોય મોટા સાધુ ને જાહેર તણાઈ ગયું એમથી ભાષા બોલ્યા પણ આના સિદ્ધાંત માં બોલો ને એમાં પછી મેળ મળવો જોઈએ અહંકાર નું આવરણ એટલું બધું હોય કે સેવામાં મર્મ કયો હતો પોતપોતાના ધર્મ માં રહીને ધર્મ છોડી ને સેવા કરે તો એનું મર્મ કયો આપણે હું અહિયાં બેઠેલા બધા ને ભગવાન માહ્ય છે ભગવાન નો ખપ છે હું હારા ભક્ત થવું કોઈને ઓછા રહેવું નથી છતાં ઓછા વધતા હશું ને સાથી મજબજવું જોઈએ બધા ને સારા થવું થવા તો નથી બધા ઈ આવરણ ગયો વચના વર્ગ માં એવું કીધું છે કે બધું દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર દીક્ષા બધું સરખું છે પણ આપડે આપણા હૃદય માં હૃદય માં એવું દેખાય છે શ્રદ્ધા ની છે શ્રદ્ધા ની મનુષ્ય પ્રભુ એ આવ્યો પ્રભુ ની પાસે જવા માંગે આનો બીજો હેતુ જ નથી સૃષ્ટિ માં મનુષ્ય મનુષ્ય હાથમાં એ સૃષ્ટિ માંથી જ ભગવાન ને પામે છે ગમે એવા પશુ પક્ષી માં હારામાં હારો દેહ આવે ભગવાન ને પામવાનો અધિકાર એને નથી પામી જ ન એટલા માટે આખા સંસાર ચક્ર માં ભરતા ફરતા ભગવાન એને મનુષ્ય નો જન્મ આપે છે હવે ઠેકાણ પહોંચી ગયા રખડવાનું બંધ કરો મનુષ્ય નો દેહ પ્રભુ એ આવ્યો છતાં બધા બરાબર રસ્તો દેખાય છે ને જો આપડે બધા ઘર છોડી ભગવાન ને વરવા લાવ્યા ને ફેરફાર અશક નહી હોય એવી રીતે આ મનુષ્ય આખી પ્રભુએ એટલા માટે જ કરી મનુષ્ય નો દેહ ભગવાન વરવા જગત આખું અત્યાર ના યુગ માં તો ભગવાન ને કોણ વર્ષભાઈ હું આવ્યું તો ઝોપડીઓ માંથી એ ભગવાન કવિતા હું વહી ગઈ નવી પ્રજા સુધારવી છે તે સુધારે છે જ આપણે બહુ ઘણી કાળ માં આવી ગયા છીએ આમાં જો કોક્ષ સાવચેતી રાખશે તો ભગવાન રહેશે નહીં તો કઈ રહેવાનું નથી એ પુનરભી જનનમ પુનરભી મરણમ પુનરભી જનની જઠરે તેમાંય જગત માં જે ડાયો થયો એ કોઈ પ્રભુ ભજતો નથી દુનિયામાં ડાયોપણ માં એમાં એ નવરોજ ન થાય પ્રભુ ને મનુષ્ય ના જગત ના વ્યવહાર માં આગળ વધવાનો વિચાર કરે પણ પ્રભુ ને મોટે કરવા કોણ છે એની ઉપર વાત કરી આ અત્યારે બધા કોઠારીઓ મહંતો ને હવે તો હું આપ નવું આવ્યું કેવા કેવાય ખરેખર જોડાઈ બધા કલ્યાણ કરે ને આપણે કહીએ ને એમાં કોક ને એટલા પૂરતા જોવા કે આપડે આમાં ફસાયા નથી ને એટલા પૂરતા હોય ફસાયેલું હશે એ બીજા ને ફસાવવા માંગશે એ ચોક્કસ મહારાજ ગયે ના મોટા સાથે લે તો ભાઈ જવાબ દીધો ધર્મ વાળા ને વખાણ કર્યા ને ધર્ક મહારાજ કાપીને છે ધર્મ તો વિમુખ જીવ હોય છે નીતિ ન્યાય ભલાણું ઢીલકડું આ જગત છે ઘણા એને ઈશ્વર નો ન હોય એ નીતિ ન્યાય તો હોય પાછા આ પરદોષ હું જાણું જો રસ્તા માં પેલું કોઈ નું કોઈ કઈ નઈ સીધા માર્ગ માં આછું હોય દ્રાહી ને અને આપડે અહીંયા ને હેલા જાય તો આઠું કાટી રહી હોય ચારે પાસે આપણે જોયે ને રસ્તા માં આવ્યા પણ જોવાન્યા નું તો આવતું હોય તો જેમ ઓલા મારક ના ઢોર થી બીએ ને એમ એનાથી બીવું પડે આપણા છે કેવો અધર્મ ના નો એવો છે એમાં માણસ બચી ક્યાં થઈ શકે ઓલા ઈશ્વર ની ખબર નથી પાછી એ લોકો ને ઈશ્વર ની ખબર નથી એના જો આપડે જઈએ એના ચર્ચ ખાલી પડ્યા રહે છે કારણ કે એના યુવકો આજે કોઈ ચર્ચ માં જતા નથી વેચી નાખે વેપાર વેચાણ એ માર્ગ છે એને ભગવાન નથી કોઈ આવડા નીતિ ન્યાય માંથી નથી આખા પાછા ખર્ચતા અને આપણા એના આગેવાનો એના ગાઈ દે અને આવડા અને અત્યારે તમે પત્તા વાળા થી પ્રધાન બુદ્ધિ આવ્યા લાંચલું પદવી ના કામ થાય થાય નાખે પાછું કરતો હોય એમ કરે એટલે મહારાજ કે ધર્મ તો ઘણાય હોય પણ ઈશ્વર ક્યાં હોય ને ઈશ્વર આવે તો રોકાય છે પેલું આપડે હું અમેરિકન મજાઈ મૂર્તિ આપી હવે એ પરદેશ માં રહ્યું છે એના વિભાગ માં રહે છતાં કોઈ જીવ દઈવી મારું નામ બદલાવી દીધું દક્ષિણ અમેરિકા એટલે એને એમ કે મારું નામ તો છે પણ હવે તમે પૂરું થયા એટલે તમારું દીધે નું નામ જઈ મારેન્દ્રભાઈ કહ્યું એના નામ રાખી અને આપડે ભગવાન નું નામ ગોઠવી દેનારા ભગવાન ના કઈક વિષય કૃતિ વાળા હોય અહી આપડે આ યુગ માં એવા વાસ કે આ હર અગ્નિ હર હોય ને એની વજમાંથી કારણ કે આપણા જ આગેવાનો એ ઈશ્વર ના કાપી નાખ્યા ધર્મ ના કાપી નાખ્યું એવા સાધારણ રીતે સિદ્ધાંત લેવો આત્યંતિક કલ્યાણ માં એકાંતિક ભક્તિ છે એ જ કારણભૂત છે બીજા સહકારી છે આવું કેવું છે મહારાજે કયું એમ બોલું છું કઈ માં એમ નહી દેખાવાનું જોઈએ ને શબ્દ ની મારા મારી કરીએ આપણા હૃદય ને પૂછો ને ધર્મ ની વધારે આવી જતી આજ માણસ ને હોશિયારી ના રાજકારણ માં એ લાલો છે ગૂંચવવાનું એવા શબ્દ મૂકે ગું જાય ત્યાં ત્યાં આ પ્રાણી માત્ર એ આવી ગયા ભક્તિ નો કોઈ વિચાર જ કર્યો પાંચ માળા ફેરવો એટલે ભક્તિ થઈ ગઈ દંડ ભક્તિ એમાં કોઈક એક જણ છોકરો હાથ આઠ વાર આવ્યો આ બધા ને આખી તણાય જેનો હોય એની તણાય એમાં ભક્તિ છે એમાં ચુકાસ છે તરત એને ખેર પાસે જગ્યા કે છોકરે માગી નતી છોકરે જગ્યા માગી નતી તો બિચારો બારે દહી જાય આને માલી ભાઈ માં છે એ બી ભગવાન માં ભક્તિ જઈ લો એવી ભક્તિ જઈ આપણે શરીર ને અનુકૂળ હોય તો ભજન ભક્તિ કરીએ ને તો પથારી કરીને હું એ હોય રહું છું ભગવાન માં ભક્તિ જાગવી જોઈએ એ ભક્તિ જાગે જોડી હિંમત ભાઈ ને વાત કરી હતી આપડે છાપા માં જવાની છો પણ મેં અનુ રેપ એમ ના ભક્તિ નો સંબંધ પણ વિષય ની ભક્તિ હતી વિષય ની ભક્તિ એ કેટલા બેન જાય ને અને હારે હળકી જાય વિષય ની ભક્તિઓ વિષય માં શું માલ છે ભાઈ ઋષિ તો બહુ ક્ષુદ્ર વસ્તુ છે અને પ્રભુ જે. એ વિષય કરતા નાના છે એટલું હેત આમાં ગાવડા બહુ મળે એટલે વિષય છે એ ભગવાન માં હેત હોય ત્યારે આમાં અંત કોટી બ્રહ્માંડ નું સુખ વારી નાખી દઈએ નાખી દીધું જો એમાં એને પૂરણ માની લઈએ અને એના વખાણ કરીએ એટલે ઇન્દ્રો એ બિચારો ધ્યાન થયા પાછો રોકાઈ જાય વખાણ થયા એટલે આગુ વધવાનો કોઈ પ્રયત્ન જ કરતો નથી આ તમને ઘણી વખત કહું આ બધા છે ને તમે હા કરો સર તમે પેલા આમ નથી કરતા તમે છો એના બિલ માં કો નિષ્ઠા છે આ લોકો આ કપડા પહેર્યા એને વરવાને માટે એવી ખબર નહીં ભાઈ એને અવ્યક્ત નિષ્ઠા એટલે તમને આમ કરે છે પગે લાગે કરું એટલી ભક્તિ ભક્તિ શબ્દ જેવો છે એ આ ગૂઠે ન આવે હૃદય ભાવના બદલે ત્યારે ભક્તિ આવે ત્યારે ભાવના બદલી નથી ત્યાં ભક્તિ નથી ઉપર થી ગમને એટલું આપણી બધા એકરા ઘૂંટ્યા થયો આ માર્ગ સાચો જ ખોટો નથી જાગાશ્રમ નો માર્ગ એ જ ખાચો છે પણ એકડા ઘૂંટવાનો એમાંથી બગડા માં આપડે જવા ઈચ્છતા માન માન હાલતા હોય તો આવડા રોકી આપણા વખાણ બહુ કરે આમ કરે એટલે જીવ નો સ્વભાવ છે ત્યાં રોજ પછી આગળ વધવા કરતો નથી મને આનું યાદ આવે દરબારો પહેલા તમે ક્ષત્રિય કહેવાતા જ્યાં શાસ્ત્ર જો ત્યાં દરબાર કે ઘરાશ્યા કેવું ક્યાંય ન આવે ક્ષત્રિયો આવે ક્ષત્રિય એટલે શું બોલો તમને ખબર છે બીજા લોકો ને છત એટલે દુઃખ હોય એની ફરજ જ એને કેવું ના પડે બાપુ અમારું ધ્યાન રાખ એના થી ને એનું રોજ માલિપા ઉકળા બીજા નું દુઃખ ત્યારે એ ક્ષત્રી કહેવાય બીજા નું દુઃખ લેખ્યું ધીરે ધીરે ધીરે ધીરે એ ક્ષત્રી ભાવુ લેખ પછી એની ઓખાઈ ગયું આપડે દરબાર કહેવાય બાપુ કહેવાય બાપુ કેવાના એટલે હું બાપુ રામ રામ બાપુ રામ રામ અને એમાં કોઈક રામ રામ ન કરે એટલે સમજા તમારે ઓખાઈ ગયો ક્ષત્રિ ભાવુ લઈ ગયો બીજા નું દુઃખ ટાળવાનું ભૂલી ગયા અને પૂજવ નો ભાવ આવી ગયો ફળ આવી ગયું ને રાજકારણ માં જે અમલદાર બને આગેવાન બને એનું કામ શું પ્રજા ના દુઃખ ટાળવાનું એનું દુઃખ આજ કોઈ ટાળે વિચારો મેસે બે પાંચ વાર શું ખીશું ભરાયું તો ભરી લઉં ગે આપણ ભાષણ કરે નહીં મોટા કરે તમે ખબર છે એક પ્રધાન હતા અમારે કથા ચાલી હતી ઉભા થયા બધા આવ્યા એટલા લોક ના રિવાજો એના મોટેરા પેળા આવે વાળા દરવાજા બહાર ગયા અહીંયા સભાથી બેઠી એને કોઈ નામ ન કરી અને ત્યાં મારી કથા સાંભળવા બજાર માં હરિજનો બેસતા આ નીકળી ને એક દરમિયાન આ ટોળા વચ્ચે આમ બિચાર અસંગ પણ બધા ને એક એક ને લાંબો હાથ કરી નીવડો ઈ પડે લઈ એટલે હું મહિમા જાણે છે ને અમને આવે હું આઠ કર તો તમારી રૂપ ગણા મેરમિયાન ખર્ચ નહીં કોઈ કારણ કે તો જ તો જ મત મળે નહી તો મત ક્યાં મળે ભાઈ આ બધા દંભ છે ભક્તિ માર્ગ માં ભગવાન ના માર્ગ માં અમારા ધર્મ ગુરુઓ ના દંભો છે પણ આનાય પેલા છે આપડે વધવાનો પ્રયત્ન કરવો જોઈએ ભક્તિ એટલે ચિકાસ સુધી થવી જોઈએ આ તમે બધાય છો તુલસીદાસ ની સાખી બોલો તુલસી જા ભૂલેખી આવો ને બધા આવે ને કાંઈ માલિકા શરત દેવ ત્યાં નથી ભગત એમને પડી ભૂલીએ ભૂલીએ ભગવાન નું નામ લેવો ત્યાં આપડા ભૂલીએ નક્કી લેતા જાણી નાખીએ છે ને આ ભક્તિ શબ્દ છે ભક્તિ છે નહી હોય તો એને દેખી ને રાદ થવાયડી નાખ ભક્તિ છે ભક્તિ નથી વિચાર કરજો માલી પાછી ફેરફાર થતો હોય તો કરવો નહીં તો એમને ચલાવવો આપડે માલી પાસે ધર્મ માં રહી ને મર્યાદા પછી મહારાજ બોલ્યા છે સંપ્રદાય ને વિશે જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભગવાન ની ભક્તિ એ એકાંતિક ભક્ત બરાબર ને આશા ભગત ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું એમ આવી ગયું મંદિર ના મહંતો કોઠારીઓ એના કરતા છે ને એક ના પેટા માં આવી જાય એવું એક શ્રેષ્ઠ છે ત્યારે ગોપાલનંદ સ્વામી એ બધા મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે હે મહારાજ એવો તો એક ધર્મ છે ધર્મ હોય તો એ ત્રણે વાવે જયારે શ્રીજી મહારાજ બોલા જાય ધર્મ તો કેટલા કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય ખબર પડી ને દ્રષ્ટિ માં ભગવાન જ નથી ભગવાન એ હજી તમે ભગવાન શબ્દ નો ઉતરાશો ભગવાન તો સૌ ના શબ્દ બોલાય છે એ ભગવાન નથી જગત કરતા તરીકે જે મનાય એ ભગવાન છે ભગવાન એટલે થવું છે એટલે ભગવાન જઈ ત્યાં શબ્દ અર્થ ભગ એટલે ઐશ્વર્ય એમાં કઈ બસ ટાકા ચાલુ ભગવાન અને આપણે રામકૃષ્ણ દેવી ને બોલીએ છીએ એને જગત કરતા કઈ કરતા ન માને કોઈ દિવસ કરતા છે જ નહીં દુનિયા નો કોઈ ઓટોમેટિક ભગવાન ને જ બોલતા હોડે એટલે વિમુખ જીવ માં પણ ધર્મ તો હોય એટલે ભગવાન જી માનતો નથી અને ધર્મ તો પાડતો જ હોય એટલે એને હું મોટેરો કરવું કે અને ઊંડા ઉતરી ને દેખે ને તો થાય આ તો એમને આપણે બોલીયું અજણ ની કાંઈ નિંદા નથી વસ્તુ સમજાણી તમે કોલેજ લોકો છોકરા મોટી ઉંમર માં હોય ત્યાં સક્તિશાળી હોય એ સાયન્સ વિજ્ઞાન માં ઓલો સમજાવતો હોય જણામાં જણી વાત એ બીજો બીજા વિષય વિદ્યાર્થી એનો એમાં ધ્યાને પડતું હોય સમજાવે પણ વિષય ક્યાં એ કોલમાં શબ્દ શીખ્યા હોય હવે એની હવે તમે આ ચર્ચા કરીને ભગવાન નિર્ણય કરો એ આવે કે જે વસ્તુ ને જાણતો નથી એ વસ્તુ તે ખેડૂત છે ને એક હોય એને કેટલા પ્રકાર ને ધ્યાન હોય ખબર બળદની ચાલ ઉતાવળો હાલત ધીમો એવી પોતાની મુઠી ઉતાવળો હાલતો એકદમ આમ કરે દાણાયા જાય નું ઘણા ખેતર હોય આમ તમારે કાગળ ઉપર આંકણી નાખીને તમે લીધો કરો ને તો વાંકો થઈ જાયલા નો તા કોઈ બી વાંકો ના પડ્યો ઈ તાશ પર કરાવવું હોય તો ક્યાં કરે એ બળદ ને હાંકવાની કેટલી ખૂબી એ બળદ ને નિશાન બળદવું ના હોય બળદે માલવો જોઈએ આના લાઈફ માલવો જોઈએ પાછો માં દાણા વધારે પડી જાય ને ઓછા ન રહે આને પાછો પોતે પાછો હાલતો હોય એમાં થોડી બઉ ખુબી કારણ કે જો ઉલવા જાય તો એ આગળ યોજ્યું હોય ને કઈ પગમાં તરત આર લાગે તો ડાયળી પડી જાય હોય એને સમજે